સંકેત થયો ન હોય તો એને જૈન કોળ કે સાધુ વેશ વગેરે મળવું પણ અશક્ય છે જૈન કોણ મળવું સાધુ વેશ મળવું જૈન કુલ મળવું પણ અશક્ય વ્યવહાર સંગીત કર્યું છે આત્મા નું કઈ દર્શન થયું છે તો ના ચાલે ગઈર જ નથી ને કોઈ દાદુઓ તો નથી પણ જઈને કહ્યું જઈને હોય તો દેખાડવા દર્શન કરવા સુગંધી વાળો હોય તો ગંધા એવું અને અગરબત્તી હરગાવી તો આવે જૈન કેવો હોય લોકો કે ભાઈ આંધુ આપી સુગંધી આવી છે વાત કરે છે સાચી વાત વેદની નથી અને વેદાંત નહી નથી બંને ભેગા થાય નિવૃત્તિ પ્રવૃત્તિ સાચી વાત છે શું છે નિવૃત્તિ પ્રવૃત્તિ એ સાચી વાત છે પ્રવૃત્તિ નિવૃત્ત કોઈ રહેલો નહી આખી દુનિયામાં આખી અને પ્રવૃત્ત કોઈ રહેલો નહી જિંદગીમાં નિવૃત્ત પ્રવૃત જગત્યા સંખ્યા માં અલગ અલગ છે સાચી વાત છે હન્ડ્રેડ સાચી વાત છે વેદાંત કે છે સર્વ ભ્રમ છે એ વાત ખોટી છે એમના દાતાશ્રી હતો ને નિરંતર જે જ્ઞાનીઓ એમને માટે એમને ભગવાન કે આ બધું ભ્રમ છે એટલે બધે ભગવાન જ છે એમ પણ આ બીજા લોકો માટે નથી એ વાત બરોબર ની ની કોટી ના માણસો જેને ભગત તત્વ આવ્યું થયું એકઠું નું કલ્યાણ થયું મને દેખાડે કોઈ પુરાવો ને એટલે આમ છે કઈ દ્રષ્ટિએ છે તે અહીંયા કેવાની જરૂર નથી આ સમજાય તમે થોડું શું સમજાય પાંચ ભાગ છે બીજા ભાઈ શંકરાચાર્ય વલ્ભાચાર્ય માત્રાચાર્ય એ બધા એ આ માર્ગ ધર્મ તૂટી પડતો હતો એને એ લોકો જે કઈ ધર્મ નથી શકરાચાર્ય નો ધર્મ નથી ધર્મ સુધી પડતો હોય તો પુષ્ટિ માર્ગ કેવાય શું કેવાય ધર્સ નથી પડતો પુષ્ટિ આપીએ એટલે ટેકો આપ્યો ને એટલે અલગ જ ભાઈ અહીં પણ હાથી હોય ને શંકરાચાર્ય જગત મિત્યા એવું કયું એ વાત જુદી હોય ના ભાઈ ને તનીકવાયો ભગવાન વાળા ને બાર માધાપુર ના ગઈ આજ પછી મિત્યા છે મજા નથી તું તાર મે તારા લોકો ભક્તો લઈ ગયા બ્રહ્મ સત્ય જગત વિદ્યા શું લઈ ગયા જગત વિદ્યા સત્ય જગત નિત્ર સત્ય છે જગત વિદ્યા નથી તમે જગત વિદ્યા કોને માટે છે તારા કાકા જોડે ઉભી હોય અને મુસા દેખાય દાદા શું કે છે બ્રહ્મા છે જગત એ સત્ય છે ભ્રમ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે કેવું છે નાચે જગાડવા પડે આપડે આવી જાય અને મિત્યા છે કે આપડે ગાળ દઈ જઈએ કોઈ બાવા ને ગાળ દઈ જીથ્યા છે એટલે એ લોકો ટેકા આપ્યા છે આત્મા પામ્યા નથી બુદ્ધ ભગવાન પોતે જ આત્મા પામ્યા નથી બુદ્ધિના છેલ્લા સ્ટેજ છે પછી આગળ આત્મા પામશે એવી વાત છે એમાં ખોટું નહિ હવે રસ નથી પામ્યા નથી બહુ તને બુદ્ધ ભગવાન અને માર ભગવાન જોડે જોડે બહાર્યા હોય તમકાલી ને તા એ સાઈ માતા દેવ આ બંને જોડે બહાર્યા હોય અને ગામમાંથી એક માણસ ને પેલો હોય લોહી પડતું હોય પડતું પડતું હોયું આ બેઠા હોય અને શું બેઠો હોય કઈ હશે આવશે શું શું થાય કે મને આવશે કોને આવે કરુણા આવે છે મહાવીર ભગવાન કહે કે એ જીવ પોતાના કર્મ ભોગવે છે ના એવું ના કે પેલા બુદ્ધ દુખી દુઃખી થયા એકલા દુ નહીં હતા એ પછી દેવગતિયા ની છે તે જોયા કરે બઉ સારું થયું કહ્યું અને પેલા ખૂણા માં નિર્દયતા ભરી પડેલું હોય પણ સંસ્થાનો ભ્રમ કેવો છે કે દયા થી શરૂઆત થાય છે ધર્મ ધર્મ થી શરૂઆત થાય છે અને આત્મ જ્ઞાન દયા પૂરી થાય ત્યાર પછી થાય છે જો દયા ના હોય તો આત્મ્યાશ હોય કરુણા ભાઈ આ દયા એ અહંકાર છે એમની દયા જુદી જાતી હોય ને આપડી દયા જુદી એટલે દયા નિર્દેતા હોય કોઈ આચાર્ય મહારાજ ખુબ દયાલુ હોય તો આપડે મહારાજ ખુબ દયાલુ છે કોઈ એકદણ ઉપર ભરવા પડી એટલે નાસ્તિક નહી થઈ જાય તો આજે કઈ દઉં આવીને વિજ્ઞાન બે પ્રકાર નું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ને તમે વિજ્ઞાન કહો છો ઘરું વિજ્ઞાન તો આત્મવિજ્ઞાન છે બરોબર આત્મવિજ્ઞાન ને ધર્મ ને લેવા વિજ્ઞાન ને કઈ લેવા દેવા ધર્મ માં પણ વિજ્ઞાનિક વસ્તુઓ આપણો ધર્મ પણ વિજ્ઞાન લગતો જ છે ભૌતિક ધર્મ છે ભૌતિક ધર્મ વિજ્ઞાન હોય આપણા ધર્મ વિજ્ઞાન વિજ્ઞાન બીજું શું છે વસ્તુ બનવા યોગ્ય એની ભેગી થઈ જાય વિજ્ઞાન विज्ञान विज्ञान दुनिया पड़े कई अदृश्य रीते धर्म नो प्रभाव पड़े आनाश करे મનુષ્ય સુધી ગઈ છે દેવલોભાઈ કર્યું હોય તો નાશ થઈ જાય તો મનુષ્ય કરે છે સમુદ્ર વીસ ફૂટ ઉતરવાનો વીસ ફૂટ એક ફૂટ પાણી ભરાય ના જગત ની વસ્તી એટલી થઈ જાય જુદા થાય ભગવાન આવી રહ્યા છે આપડે ઈચ્છા ના સુધી લોકો મરે તો આવ્યા કે દાદા કોણ કોણ મતદારી કોણ કોણ જેવી કેમ આજુકા ની આ ગુણ્યા હોય છે અનાજિકાજી રિવાજ એવો છે એ ઘઉં ની ગુણ ને ઘઉ ની ગુણે જ કે થોડા નીકળ્યા કરા પણ એવું ના બોલે કે આ કોંગ્રેસ આપડે અડતાલીસ ટકા અને ઘઉ ની ગુણ્યો વડોદરાના દાદના છે એનું ઘઉ ની વેગન આવ્યું હતું બે વેગન બેસી આવી એક થોડા થોડા અને ત્રીજી નર્ક ને આવું ગણતા હતા કે આવું ગણો આ શું કરવું પાડ્યું છે મનુષ્યો અખતરા કરવાતરા કરવા નક્કી કર્યા તો ઘઉં બાપડા હોય છે જે ભ્રષ્ટાચાર કરે છે કરવું પડે છે એ ગૌણ છે એ પાપડા છે આ બે જા ભ્રષ્ટાચાર પછી જોઈ લે દુનિયા એવો સચિવ આવી રહ્યો છે જો બાર તડ તડ બુદ્ધ નહીં ગુરુની હોય ઘણી એરીય અંતરયુગ પાનો છે રાજ તો બદલાઈ નહીં કરી તો બહુ લાખો થઈ ગયો આજે તો 80000 વર્ષ વીતી છે એટલે કઈ બી મત કરો બિરાને બે બેર ને ફરા દે અમારે કોઈ કોમ નથી ખોજા મેં કોણ જોવા ખોજા ખોજા ને કોને કહેવાય ને ખોદા ની ખોજ કરે એ કોજા હોય લક્ષ્મી ની કરે એ ખોજા નાય ભેગા ભેગા ખાણ પામી જવું છે હાથ પીએ હરી સાંઘડિયા 10 લાખપતિ એકરમ જો તો ભૂધર્યું છે આ એકરમ હવે બિડા કોઈને પ્રશ્ન હોય તો આવો કાગળ હજુ નિકાલ કરી ન કરી ત્યાં વાત નથી પાડતો વલા તાતા દેજો જે રે કે પ્રશ્ન પૂછવા હોય તો જ સખી આપો આ સંધારમાં મોક્ષ માર્ગ ધોરી રસ્તા પર હોય ધોરી રસ્તા પરિગ્ર મોક્ષ જવાના એનો રસ્તો શું અક્રમ વિજ્ઞાન છે આ શું છે અક્રમ વિજ્ઞાન તમારું દસ લાખ વર્ષે બહુ થાય છે વખતે તમારો નંબર લાગી ગયો એટલે અંદર આનંદ છે પણ બહાર ઉપાધિ છે ચિંતા છે આ તો તમારે બહાર ચિંતા નહીં ને અંદર ચિંતા નહિ જો ઘર ગયે ઘેર બેઠો બેઠો એટલે આ દસ લાખ વચ્ચે આવું આવે આવા કપડા માં ભગવાન એ અસહ્ય થી પૂજા એ જવા કપડા માં ભગવાન છે એ અસહ્ય થી પૂજા છે આવા કપડામાં ભગવાન એ અસહ અસહિત પૂજા છે એ અસહિત પૂજા છે આશ્ચર્ય છે કે જ્યાં આગળ ફૂલ મન થવાની તૈયારી થાય એ તો અસૈારી પૂજા કે સંયમ છે નહીં જો ભગવને આપણે ગાડીમાં દો ને એય તો ઠાકોય એની માથે કમારે મને કા ગામોયા છે આ જો આપણે બોર મારું ને ભગવ લોગલોગ આવો થેંક્યુ થેંક્યુ છે પાક લા આ સં્યતિ પૂજા છે છે છે 11 માં છે 11 માં છે 11 માં છે અતાનું ગાડીમાં દો દોર માર ઢકો મારે મને દેખાવા આદી કા ગાડ બોર ન દે બોર દેખ ના દે બોર દેખ ના દે આપડા મહાત્મા ભોગવાન પૂજા કરે લોકો શું કે અમને જોગ મળે છે તે અમારે પૂજા ચૂપ મળવું છે તમે હતી પૂજા પ્રજ્ઞા દશા એક જાત ની એક દશા એવી છે કે રાયકુલ માં જતા જતા બુદ્ધિ સ્થિર થઈ જાય છે બુ સ્થિર થઈ એને ભગવાને સીતા પ્રજ્ઞા કયા શું કહ્યું બુદ્ધિ સ્થિર એની આપણે તો ઘણું જાણવાનું બાકી જગ્યાએ વિચારવા ને લાયક થયો બુ છે અવળું કોઈ પણ સંજોગો સંજોગો અને સીધ બુદ્ધ પ્રજ્ઞા બેઠી થઈ નતી નતી બેઠી થઈ નહોતી એટલે સીધા પ્રગ્ન વાળા એવું છે આ કાળમાં કેમ નહી હોય પૈણી ગઈ પૂરો બુધી અને કોઈ મુશ્કેલી જ ના આવે અત્યારે થોડી ઘડીમાં પૈણી જાય બધા દાર માલ્યાણ થઈ ગયું બધું બધું વધુ કલ્યાણ થઈ ગયું તે તો નહ્મણ આવીને જમે એ શું ખરીખર જીવને પોચે તમારે ચોપડવાનું જોઈએ છે તમારે જો ચોપડ્યું હોય તો રસ્તા બતાડવું કે જે તમારે જે કોઈ મરી ગયું હોય તેને આવું બોલવું હે ચંદુલાલ આવી રીતે ભગવાન ને પ્રાર્થના કરવામાં આવે અને આવી રીતે કરવામાં આવું કઉ છું તે મસ્ત લખાઈ જોજો આચાર નહી લેતો લખાય બાકી આ લાડવા પૈસા એ બધા આવે જમા સાચી વસ્તુ સાચી વસ્તુ મારી છે પણ એટલા માટે રવા દીધું છે કાઢી નાખશો કયો પંચ રૂપિયા થાય છે ખબર પડી ને ફરજ તમને ભલે બાપ નામ પર કરે ફરજ તમને ભલે એટલે આ રસ્તો સારો છે આપડે રસ્તો ચાર ના કરે ખર જયારે જમરા રહી ગયા હોય ને તેનો હરાક કરવાનો જમડા લઈ જાય આપણે નોકરી ને રૂપક થાય સમજી લઈએ આપડે રૂપક થાય થયું નથી અરે જો તોફાન ચાર્યું મને એક જગ્યા અરે સાહેબ જીવડું ના થયું પણ શું તું કઈ તું કહે એમ ધપ્પા થાય કેવું હતું નિયમરાત હતા પણ નિયમરાજ હતા રાશિ માં જયારે એક જાય ત્યારે આવે છે ત્યાર સુધી આત્મા અવ્યવહાર રાશિ માં હોય છે અવ્યવહાર રાશિ માં કયા કર્મ કોઈ કર્મ જ નથી અવ્યવહાર રૂપ ઉભું થયા પછી વ્યવહાર માં કેમ મુક્યા તો પછી એમને અવ્યવહ રા તો પછી એમને અવ્યવહાર મૂક્યા વ્યવહાર નથી મોક્ષ માં કાઢ ચાલુ છે વ્યવહારનો એક જીવ મત વધતો નથી એક કરતો નથી વ્યવહાર જેટલો જેમ છે તેમ જ રહે છે આઠ જીવ ગણે ગણે ગમે તમે આવી રહ્યા હતા અને વ્યવહાર બીજું તો મહાવીર ક્ષેત્ર ના મેં કીધું કે અહિયાં જયારે સૂર્ય અસ્ત થાય એટલે અહિયાં રાત્રિ હોય રાત્રિ હોય એમનું માનવું છે કે અહી દિવસ હોય તો ભરતક્ષેત્ર માં રાત્રિ હોય એ ખરું કહેલું એક વાત હાથી ના માનતા કઈ ગયું કઈ ગયું એ હોય છે દાદા નું નામ કાઢવા નીકળ્યો એટલે હું મારા મનમાં એમ કે અમેરિકામાં અહિયાં દિવસ રાખ્યું એમ એટલે જેમ અહીરિકામાં અગિયાર કલાક નો ફરક છે દિવસ હોય છે રાત્રિ હોય છે કઈ પણ દે વસ્તુ થઈ શકે નહીં ફક્ત એક નીકળે છે તે બધું બને બધું અસ્તિત્વ ના આવે કોઈ લખે નઈ આ દુનિયા નથી કોઈ તંબુરો લખે ના કરે દાદા ભગવાન પંદર પંદર ચેકિંગ માટે આવે સેવા છે કેવી પડે સેવા થાય તમે વધારે જીવો લોકો નું કલ્યાણ થઈ જાય કે પછી મેં બહુ દાદા થયા ત્યાં એક દાદા એ બોલ્યા મને ફી આપો દાદા મેં નિર્માન કર્યું મેં કહ્યું ધન છે આખા જગત ઉપર ઉપચાર કર્યો વેમ કરતો હતો દાદા જ્ઞાની નથી એને માગ્યું ને અમે તો ક્ષતિ એમ નામે સભાઈ ગયું બધામાં દાદા એમ થયું લીધું બધું એટલે કલ્યાણ થઈ ગયું મારું નામ એનો ઉપર કર્યો ને તમે શું થઈ ગયા છે થયા બાર બાળકો નથી इंटरनेट सर्विस का नाम है क्या वो पढ़े है इधर मतलब अभी बाद कितनी बदल की है ज्ञात को 500 दर में बदल बस के रुपए दर दिए है आप अपने घर करा सकते हैं इसी के ऊपर भी पर कर कर दिए हैं अरे ભાઈ દેલે કે રૂબાઈ યુ આર આન્ની અરબારીએ રૂબાઈ 257 અરામ જરાખો ગોલ ના કરી હોય એ સાચું હોય કન્યા છોરમાં બતા પગરનો લીડલ દેખના છે તો બર છે અમે તો દોર ગયા તો બર બરોય થાય પણ અમારે આટના બરોય હોય તો કોઈ બરોય ના થાય બાય રિલેટિવ યુ પાઇન યોર આનંદ બાય વી નીયર યુ પાઇન યોર ફૂડ ડાર્ટ બાય રિલેટિવ યુ પાઇન યોર ખોજા બાય વી યર યુ પાઇન યોર સુધ આત્મા બાય રિલેટિવ યુ પાઇન યોર હસલન્સ ઓફ યોર વાઇફ યોર એ કોણા નથી કેતું वादा નહીં ક્યારે ક્યારે તમારી જોડે લગન થઈ ગયા બ્રાહ્મણ વાણીયા બધી હવે ને રિલેટી શું કે આત્મા બધામાં હાથ ના ધોવાની જોવાનું આ ચામડા ને આ દેખા છે અને અંદર ની જીવે ચક્ષુ થી શુદ્ધાર્થમાં દેખાશે આ સમજો બધો પરંતુ કૃતિથી બુ સમજાય બીજું બધા કરે ને બુદ્ધિ વારે કરીએ ટકો કરે ને આ બધું એ તો બધી સારી જવાબ જવી જ બાર નીકળો તો રિલેટી આવે રિલેટિવ છે અને રિયલ થી શું છે આ બધા ભાઈઓ પૂછ્યો સમજાય છે પાંચ આજ્ઞા બે ટકા પાવતો એક તમે ચિંતા મળે ચિંતા ના થાય સીધી આજ્ઞા આપો છો કોણ સવાર નું કરાવતો તમારું પ્રભુ ચલાવે પ્રભુ ચલાવે પ્રભુ તારી ભાઈ તારી બૌ ની ચલાવે બધા બધા ભગવ પ્રભુ તમારું ચલાવે પ્રભુ આ ચાલતા નથી પ્રભુ ની પર આરોપ કરતો પાપ બે છે અને મોટા બધા જો ભક્તો ની ભાષા અલગ હોય છે એવું કઈ બોલવા લાગે છે ના કદાચ કરો મતલબ ભગવાન કરાવ્યા કરે ભગવાન બીજું કોણ અંતરે ભગવાન કોણ દુનિયા જતું રહ્યું છે અને પ્રકાશ આપી રહ્યા છે બીજું કઈ આપતા નથી પોતાની ભાઈ જ્યોતિષ પ્રકાશ છે અને તે બધા ઠીક લાગે જવાબદારીથી કઈ વારીથી